સંસારની ની અંદર તો કે જેવું મોક્ષ ને છે કોઈ પણ જેમ સ્ત્રી છે સ્વીકારી શકે ત્યાં સુધી આ એક પાપનો ભય રાખવાનો ધર્મ એવો હોય ધર્મ એકલો જ ના હોય ધર્મ જ્યાં હોય ને તો આ હોય છે હવે જો આ ધર્મ એનું નામ ધર્મ ધર્મ બીજી કઈ વસ્તુ નથી ધક્કા મારેલા અધર્મ અને ધર્મ નો ભેદ જીવ ને ખબર નથી ત્યાં સુધી આશરો લેશે કોઈ કોઈ નો સંત નો લેશે એ આત્મા છે ને આત્મા છે પણ ટાઈમ લાગે વધારે વધારે ટાઈમ લાગે સૌ થાય ના હોય એવું તો હોય તો એ આજે એક હજાર નવસો પંચોતેર એટલે કામ જોર કરે એ કામ નું નહીં પણ દાદા એમ માટે કરે છે જેની પાસે શક્તિ છે એ ગુલામ કરી દે છે સમાજ ની અંદર જે શક્તિશાળી છે એટલે આ લોકો ને વાર જ ના લાગે એટલે આ બધી ઘેટો બેટો બધું બરોબર છે અને આ જે આખું પોલીસ લશ્કર રાખ્યું છે ને લશ્કર હિન્દુસ્તાન હચવા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 ક્ષણ માટે નહીં જરૂર છે બાકી લાયક નથી બીજા બધા હોત એમની જરૂર જ ના પડે આ તો અમને લીધે આટલા જેમ આપડા આપણા શહેર છે તે બે વાઘ બેઠા હોય તો વાઘને હાથરવા માટે જ આટલા બધા માણસો રાખ્યા હોય અમુક માણસો છો કારણ કે એ બધા નુકસાન કરનારી જાત છે એ રીતે આ લોકો પોલીસ ખાતા ની ફોજતાની કઈ જરૂર જ નથી હોતી ને તમારે ગુનો ગુનો કરવાની કેટલાક આપડી ઉચી નાતો ગુનો કરવાની વૃત્તિઓ જ નથી હોતી ને શું પણ છતાં વેરો કોનો અને કોને મથે પડે છે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 એ એ એ પ્રશ્ન ન્યાય છે દરિયામાં પહોળું બે મોક્ષ કેવી રીતે એક પક્ષી નથી પાછું એકાંતિક નથી કે નાના માછલા ને મોટું માસલું ગઈ ગયું તેમાં અન્યાય થયો એવું નથી નાના મસલા ને ફળ મળે છે કોઈ જીવને કિંચિત માત્ર નુકસાન થાય એવું આ દુનિયા તમે આ જે બધા ખાવ છો ને અનાજ બનાજ એ બધા એકેન્દ્રીય છે તમે ભોગવટો કરો છો નિરાફી ને વાલ વાલ બાફી નિરાતે ખાવ છો છે બઉ જબરજસ્ત હોય ધર્મની કમાણી એ ધર્મની કમાણી માંથી એને પાંચ ટકા લાભ તો જાય અને એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય થાય એ આગળ વધે જેવું જ બિલકુલ ન્યાય સ્વરૂપ છે તમને આમાં સમજાવ્યું વાત ન્યાય માગે તો મળતો નથી મળે છે આપે છે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 એક ભાઈ છે નહી તો સહેજ પણ દુઃખ દેસો તો આવતા હા પણ થઈ નીકળશે બધી અધાર રીતે વ્યાર લીધા આ દુનિયામાં સહેજે વેર વધારવા જેવું નથી જો પછી આ બધા દુઃખો આવે છે અને પાંચ ઇન્દ્રિયો અનુભવમાં નથી આવતો એવો આત્મા એ અમે તમને આપ્યો છે તે છે તમને અનુભવ આવી ગયો છે તારે પટેલ માથે માથે બેઠેલા અને પછી એક હાથમાં ઢેબરું દેબરા હોય છે એક હાથમાં એક હાથમાં અથવા ત્યાં કે પૂજાલાલ ની કોઈ માં કે છે પૂંજાલાલ એમના જમ આ શું બોલે છે એકતા જાવેબરા ખાઈ ને પાણી પીલા અથવા બે ઢેબ્રા ખાઈ ને પાણી પી ના ચાલે મીઠી મસ્કરી છે કે સમજાય તો કંટાળો આવે ને મારી મસ્કરી કરી હું પાણું સુદ્ધાત્મા મારી મસ્કરી કરા તમારી તમારી મસ્કે આવી ને પાણયા તા કેમ સાદી કરીતી પતન વાડ્યા રહું ને સુદ્ધાત્માને પેણાયા જઉ જાવ જો દીકરાઓ અમાર સારે થઈ ઉતાર ને તો તસી જઈ ગયું પછી તને વલરાય લાગે તો પાંચ પચીસ હજાર રૂપિયા ખર્ચીને પણ તને દીક્ષા લોકો ના થાય તો મંદિર માં ભગવાન મૂર્તિ ના કહ્યું ભગવાન શું કહ્યું અમૂર્તિજણ પડી પછી અમારે તમારે મૂર્તિ ની જરૂર નહી તો આપડે શુદ્ધાત્મા તરીકે આપડે કોઈ જગાઇ બહાર ના હોય દેહભાવી જાગૃતિ ના કારણે દેહભાવની જાગૃતિ ના કારણે હા એ પૂર્વ હિસાબ જે માલ ભરેલો છે ચાર્જ કરેલો છે થાય કે ના થાય મૂર્તિ જાય માતાજી જાય કેવું જ્યાં થઈ શકે તેને જાણતો નથી થઈ શકે એ જાણતો નથી હા શું લગાવો ખરવો છે એવો ભાવ કર્યો ભાવ થાય. એ રાતે ધ્યાન દે છે બરોબરમેન્ટ એને સાચું છે લોકો ના જોડતા હોય ને અમુક માણસ માની બેઠા ને જો મા ખા ખા કર્યા વગેરે પેપર માં લોકો ને કરજો લોકોને